તમારી સમજ માં આવી ગયું જગત શું છે શું નહી ગયું પણ જાણવા સારું ફર્નિચર થાય કામ નઈ આવે ઝાડો છે કાપે તો લાકડું નીકળે એવું ખબર પડે આ લાકડું શું કામવાનું શું નહીં એવું ખબર ના પડે હા કાક છે કેવું જ્ઞાન એ તો અમુક આયા ગયા પછી કોઈ લેવાનું છે એમાં ઊંડા ઉતરવા નથી પછી એક વાર આવી પરિપૂર્ણ થઈ ગયું કેવળ દર્શન હા એટલે રોડ પર જતા હોય આંદ આ બાજુ જાડો ને આ બાજુ જાડો આ બધું હોય કેટલું વાયેલું હોય કેવળ દર્શન વાળું શું કરે બધાને સુધાર્મા ભાવે જોયા કરે શું બધા આમ જોયે એટલે સામાન્ય ભાવે એટલે સામાન્ય ભાવે ભગવાન કરવી સામાન્ય ભાવ વિશેષ ભાવ થયો વિશેષ ભાવ થયો કે આ કોર્ટ થી બે વસ્તુ જાની પાછું ભરવાનું છે એટલે અડ્યાડી આ અડ્યા બાધુ કુશળ ઉભો થાય હા તું તે જા લીધા પછી ભોજગમાં ના પડે એક વખત જાણી લીધું પછી સામાન્ય ભાવ માં જ રેવર્ મે છાયા પડી જાય ને છાયા તો એને દાદા નો ખ્યાલ ન દાદા નો ચાલ કોના આવે એ વિષય ખરા શરીર થી સ્ત્રીઓ ભોગવે ખરા પણ સ્ત્રી ના હોય કોઈ ધર્મ નહીં લાંબ માર્ગી કેવાય માર્ગ લાંબ માર્ગી નો જે રસ્તો આપડે એ લાંબ માર્ગી નો રસ્તો પક્ષપા આનાથી સમાધી સમાધી આ બધી વાતો કરેંકર બીજું બધું નઈ પણ આસી જ પ્રતિબંધ કરી દેવા આ સીજ ચાલુ કરી દેવા પુસ્તક બીજા કોઈને ઓળખાણ આપી દેવું પુસ્તક મહાવીર નામ વાણી નામનું ભૂખ લખ્યું છે મહાવીર વાણી એ જે લખે એને જે લખ્યું છે એ મારા માટે લખે બ્રહ્મ જ્ઞાન એ માટે લખે એટલે એમાં તથાવત છે પાછો કાળો ખોદી ને અહીંયા આગળ તમારી બધા સ્વરૂપ વસ્તુ નથી પરિભ્રમ છે શું છે પરબ્રહ્મ છે એને કયા અન્ડરસ્ટેન્ડિંગ જે શબ્દ વાપર્યો છે તે ખબર ના પડે ના બ્રહ્મ સ્વરૂપ બધે વાપરેલું છે તમારે શું છે જો ખરો છે તો કે ભાઈ કઈ लखना ब्रह्म मादा दादा ज्ञान वक्त ज्ञान व्रम्ह नि સિદ્ધાર્થમાં તો પરમાત્મા કેવાય પરબ્રહ્મ કેવાય અત્યારે તમારી થયા નથી પ્રતિ છે શું થાય પ્રતિધિ થયા પછી એનું એ એટલું અનુભવ પ્રમાણ થાય એટલું જ્ઞાન થતું થાય તો દાદા ભગવત પરમગતિ અને આ બ્રહ્મ વસ્તુ શું કે બ્રહ્મ નું બાકી મારી ચાલુ હા જેટલા સાધ્યું છે ને બધા અને હવે તો બ્રહ્મનિષ્ઠ ગુરુ નહી હોય ત્યારે લખતા હતા બ્રહ્મનિષ્ઠ ગુરુ હવે જાય હા અને બ્રહ્મનિષ્ઠ ને ખ્યાલ હોય કે હું મરવાનો નથી હું તો દિવસ જવાનો સાચી જ્ઞાન માં ફેર ના પડે સમજણ ફેર પડે શુદ્ધ પરમગતિ કેવું કોઈ શકાય ના એ તો એમની એમની પાસે લખેલું છે હા એમની ભાષા લખેલું છે હા મૂળ પરમ ગતિ તો એથી કોઈ રીતે આગળ ગતિ આગળ પણ ગતિ પરમેશ્વર ગતિ એ પરમગતિ ભાઈ પરમેશ્વર ને પરમાત્મા ની ગતિ એ પરમ ગતિ એટલે આત્મજ્ઞાન ગારો ગોળે માર મારે વડાય બધું કરે એને શું છે એ શું કેવા માંગે છે અમે આ બધા જુદા જ છીએ જુદા છીએ આ જીવાથી બ્રહ્મ જુદા છીએ એટલે અમે મરી જઈશું એવું અમે ભાઈ નથી ભાઈ લાગે પણ એ અમારી શ્રદ્ધામાં નથી ત્યાં ભ્રમ છે પછી ભ્રમણ ભ્રમના પછી ભ્રમ ને ઓળખી ને ભ્રમ થાય શું કહેવું પરબ્રમ ને પો થાય ત્યારે પરબ્રમ થાય પરબ્રમ થવાની જરૂનાથ બધ થયેલો છે એવો કાયદો બ્રહ્મીશ અનેક માટે થયેલા છે શું કેવાનું કોને કેવાય છે હું મરી નહી ખાતરી થઇ ગઈ છે કે ના હું દેહ મર્યા કરશે આપણે મરવાનું નથી પત્વું પડે ને એને પરમાનન્ટ કેવાય છે શું કેવાય આમાં પગ નથી આ લોકો એ પૂછવે છે કે હું મરી નહી જવું હું કાયમ રહીશ કાયમ પદ પદ કાયમ નું પદ પ્રાપ્ત થયું એ બ્રહ્મ શું અને પછી પરમગતિ પામે બ્રહ્મ આમાં પરમગતિ ના હોય બ્રહ્મનિષ્ઠિ ગુરુ એટલે શું એ બધાને શીખવાય કે આપડે આ બે મળશે ફરણ મળશે આપડે તો કર ના તેમ ભોગવું પડશે એજ બ્રહ્મનિશ્ચિ કર અહમ બ્રમી એટલે પૂરું થઈ ગયું હું બ્રહ્મસું એમ કહ્યું એટલે પૂરું થઈ ગયું એમ હા એવું માસ ઉપ એ પ્રમાણે છે એટલે બધી માન્યતા જુદી જુદી હોય છે પરમ બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા શું બધું બ્રહ્મ એટલે જીવે નહી જીતી પણ હું છું ओमकार नी नी उपासना जे जे। जे जे जे। ते ओमकार ओमकार ए उच्चार ओम एम जे बोले जे। आत्मा आत्मा आवे कोई ने। આખું જગત એ ત્રણ ટૂંકા ભજે તો આટલું લાભ થાય એ લોકો ની પણ સમજીને ભજે તો કે નમવાર હિંસા ન શું એટલે એમને હું મારા નમસ્કાર પહોચાડું છું તો એનો લાભ થાય બીજું બધું કરવામ ગતિ ના આપે એટલે ગતિ નથી ત્મ જ્ઞાન સિવાય કે શંકા ગઈ નથી ત્યાં સુધી નિર્ભેદ અવત થાય નહી દાદા એમ કહ્યું દાદા કે દરેક જીવ સાથે અભેદભાવ વર્તે હા અભેદતા લાગે એનો એવીડન્સ છે કે પરમાત્મા પ્રગટ થાય खर पर तत्व एक, एक, एक सात क्या પોતે શ્રદ્ધા થી માં બધામાં હું એક છું તો પેલા લોકો લાભ ના થાય આપણા મહાત્મા આપણા મહાત્મા સ્થિતિ કઈ બઉી હવે આની સ્થિતિ લખતા વાર લાગશે અક્રમ વિજ્ઞાન મહત્વની સ્થિતિ કેવી પણ ચિંતા નથી વર્લ્ડ માં જન્મ નથી કોઈ શિક્ષકો જે ભગવાન થઇ ગયા એટલા જ ચિંતા નથી બીજું કોઈ ચિંતા કરે જ્ઞાન ની ચિંતા કરે આત્મવિજ્ઞાન ધન છે આત્મવિજ્ઞાન ચિંતા અને શંકા જ નહી આત્મા કેવો છે કે દાદાની સૂક્ષ્મતમ ભૂલો ને નુકસાન કરતા નથી એને પણ જયારે ચેતવે છે એનો ચેતવનારો એટલે દાદા એ ખરેખર શું અનુભવ થાય છે ઓહો હો ન દેખાય દેખાડે દેખાડનાર ને જોનાર બંને જુદા પીકડે આ ભૂલ છે એટલે પ્રતિકળે કરવું પડે મારે એટલે ભૂલ દેખાય છે માટે આ સૌ લોકો નો નાદ છે ભૂલ દેખાડનાથ છે તો ભૂલ દેખાડનાર કેવું હોય જય ઈ ઉપનિષદ કોઈ એવું પુસ્તક નથી જેની અંદર તમે હોવા આવે ચાર વેરે છે તો સાહેબ ને કઈ ગેટ પામી ગયા છે આરામ કરો કઈ આવું કરવું છે નીકળી ગયા છે કચ્છાપડા માંથી શું કરવું એટલે તમે કઈ આરામ કરો કઈ બધા ભુરામ કરવા દે બિચારા દવું થાકી ગયો છે પુરાણ ભાગી ગયા છે ના ભાગી જાય આ મોર્ડન જમાના પુરાણો લાયાન જમાનો એટલે આ બધું કદી થઈ જશે બહુ આગળ ગયા છે આ પુસ્તકો ની તો ઘણા આગળ ગયા શબ્દો તો ઘણા દૂર ગયા છો એટલે હોમી કયો બીજી કોઈ જગ્યા નથી એક જ્ઞાની તેની પાસે છે તો જ આવ્યા શું ખોટું કહે છે ખોટું કે જે શું સહજ સહજ સ્વરૂપ સહજ સ્વરૂપ લોકો કે છે પલા પલા આ કરો ને ઉતર નહીતું બાકીને ઉતર આવે તેમ બાકી રાખી છે કસરત થી ઉતાર બધું દેહ મજબૂત થયો બધું કાઢ્યો કરવું પડે કઈ સાધન ના મળે પછી કરવું પડે જે મળે તમે કહ્યું બધાને છોડાય છે કસરો હા કસરોત મુક્ત કરાય નરી કસરત મળવાનું કશું આમ કરો આમ કરો જે પુસ્તકો બોલે છે જે પુસ્તકો અર્જુન ભગવાન દરેક પ્રાણી માત્ર ના હૃદયમાં રહેલો છે તે હૃદય શું થાય છે તા આ હૃદય કેવાય છે ખરું આ હાટ એ હાટ ને હૃદય ગણાયું નથી હૃદય એમની પાસે હૃદય ગણાય છે કે વપરાય કેવી રીતે દિલ લગી તરીકે કેવું દિલ લગી એમ સ્ત્રી જોઈ હોય ને તો બધી મુસલમાન હતા આમ છે દિલ લગી એને જમણી બાજુ ક્યાં છે તે હજુ મારા અનુભવ નથી આવ્યો આ જે હોય તે આપડે દિલ લગી સમજી જવું ને તમે દિલ લગી નઈ ના સમજી ગયો દિલ લગી હા અને ભગવાન માં દિલ લાગે છે કાલે મોટા સાહેબ બેઠેલા એરપોર્ટ નીચે બેવું પડશે એ કલ્પના કરતા દીક લાગતી પણ આ તો જો આનંદ થી બેસી ન તેના કરતા આત્મા પ્રાપ્ત થયો તેના બધા જતો દાદા ચાલલા કેતા કેટા જતા રહ્યા મંદિર કઈ પાન ખાધ્યું આટલું કોલ પણ એટલે પેલા આપનાર ન શું થાય અક્રામણ થઈ જાય શું થઈ જાય વિનય એકવાનું વિનય ખોતા રહી જશે સંસારમાં બટક વાળ જશે આગળ હડવું બેસી માત્ર વિનય ખોરાક રિઝર્વેશન આમ છે ગાડી ઉભી રે નથી મારે ઉપડી ગયેલી આવી નથી ઉપડી ગયેલી ગાડીઓ ગયા તો અવાજ કહેવાતો એવું આગળ ફાટ્યું આવું એની પર કેટલાક ફાટી ગયા કેટલા પુસ્તક તો હજાર થઈ ગયા આધાર ના આધારી એક ના કરો આધાર ફાટ્યો તેમાં હધારે માર માર કરે એટલે હું આધારી ને તમારું છું આધારી કોણ નિરાધારી થયા આધારી આધારિત છે ભાઈ આવી પડે ને મારું શું થશે નિરાશી કેવાય પાછું નિરાધારી કેવાય જય ના સાધુએ હમણાં સુધી આવતો હોય ને મારી લેવાનું છે પણ આખા હાથ પગ કોઈ કોઈ નાખી માર શું થશે એટલે હું મારું છું થશે એવું બોલું જઈને સાધુ થયો તો હોય તો રખડી મળવાની વાત સંસારી કુતરો કુતરા મારું શું થશે હોય બધું કારણ આશ્રિત છે કુતરો આ મનુષ્ય બીજા બધા આશ્રિત દેવો આશ્રિત વિચાર હા એટલે બીજા આશ્રિત છે આ હિન્દુસ્તાન ના સંત પુરુષો બધા નિરાશિત મારું શું થશે પેલો વિચાર આવે પરેજી પરેજી કશું હોય નહી માગે દાદા ભગવાન સિદ્ધેકવા લાગે એ પરેથી આપણે લોક કહેવાય ને મોકલે જ રહે છે એ રસ્તે પાછા ફરી પછી બીજા રસ્તે નીકળ્યા તારે ખબર પડી ને પાછા ફરી પાછું બધું ગમે તે થવાનું સાહેબ લેવો જોઈએ હિન્દુસ્તા અને ઘુર્યું ગયા આપડે તો નો ઉતરમગલાય સરો આ ગુચેલો મને આપ તો બધું હદીયુ કરો આટલું પેલું ગોચાય કરો હે ને આ તો ગોચાયલો ઉતાય બધું দোকান પતંગો રોટી લાવ ચાલ તો લૂટનો માલ અને પતી કુચેલ કે ભાઈ લૂટનો માલ અને ગુચેલ હા દેખ રસ્તે જતા પીવા નહીં ચઢાવી બહાર કોણ લીધો બધા કે આખું ઘર નો બહાર કરું છું ઘર ના બે માણસ બાર નવરા હોય હા સમજા ખરી પડી જાણવા દાદા પાસેથી મળે એવું છે ને આઝાદ નિરંતર રહે છે ને એ કેટલાય માણસો ને હોય એવું ભૂલાય નહીં કરે નહીં એ બચી જાય બધી બાબતો શું થાય બધી જાય પણ આ કેટલાક લોકો જબરદસ્ત બળ વસ્તુ હોય કેવું અંદર બળવસ્તુ કૃપાનું કૃપા પર એ બધી ઊંચી શ્રેણીઓ બધી કહેવાય આ શરૂઆત ની શ્રેણી નિરંતર યાદ રહ્યા છે અને નિરંતર યાદ ના રહે હોય તો પછી અભેદતા પ્રાપ્ત થાય અભેદતા પ્રાપ્ત થાય એકતા જ એવું લાગ્યા આપડે એક જ છે એવું લાગ્યા તમે એ લાગતું લોકો મુશ્કેલી વસ્તુ છે બનેલી નથી એ કૃષ્ણ ભગવાન ને ફક્ત ગોપીઓને એકલા જતી ઘણા ખરા એટલે અધ્યાય છે ને મહાત્મા વીસ હાજર છે પ્રવીણ ભાઈ હોય પણ મહાત્મા લાખે પછી દાદા નો ગૌતમ સ્વામી કોણ છે ભગવાન એક લગાણ હતા ભાઈ દાદા પડખાયા ઉપર થી મૂળ વસ્તુ કઈ આવી રહી છે કરવાના છે શું કે છે ભાઈ ભાઈ પૂછે છે શું હિન્દુસ્તાન માં દાદા શું કરવાના છે હિન્દુસ્તાન ને આખા વર્ષ નું આખા વર્ષુસ્તાન માટે કેટલી વાની બાબત છે લોકો ઉકેલા આવે પૈસા સીમા તો બધા માનસિક શાંતિ કોઈ નાખી અત્યારે માનસિક શાંતિ જ નહીં ઘી કેવી મધુને માનસિક શાંતિ હોય છે મધુને માનસિક શાંતિ હોય છે અશાંતિ એટલી જ હોય છે કે ચાલીસ હજાર રૂપિયા બિલ બાકી છે એની દુઃખી પણ હમણાં દુઃખ નો જ નહી જ્ઞાન જુઓ તો ખરા શું કરે છે આપડે જોઈએ આપણે શું કરે છે જોઈએ આપણે જેમાં વિરોધાભાસ વિરોધાભાસ દાદા બુદ્ધિ ને ગાંટતું નથી આપણે કીધું પછી સાથે સાથે બુદ્ધિ જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય બુદ્ધિ ને પકડી શકાય છે તપસ્યા જ્યાં કરે છે ટેલિઝન મુલાકાત બામ્બે થી આવી ને દાદા ની ટીવી પર પ્રોગ્રામ અમે જોયેલો જ દાદા એ જે વાક્ય કહ્યું કોઈ ચીજ અમને ખપતી નથી બધા ટીવી જોના રહે બાવી તેરી વસે મુંબઈ મુંબઈ જોયેલું જ નહી ને હા પછી છે એક ખરો ઉદય આવ્યું મહિના પછી નવસારી બને છે ન્યાય છે અને બધે જ્યાં એ જોયા ઘરે બઉ થઈ ગયું બને જોડેલું છે માયા રાખી નથી માયા તો આવ્યો છે ને કે દિગંબર સાધુઓ મને મળ્યા હતા મને કહે બધું ફોડી દીધું કે આત્મા નાગો કરવાનો છે દેહ નાગો તો કયા જાનવર નથી ગયું આત્મા કરવાનો પાને નાગો તો બહુ કશું ભય નહિ કઈ પણ ચિંતા થાય કઈ પણ એ થાય તો અધ્યાત્મ અધ્યાત્મ અહંકાર નો ઉડાડવા મળે છે શું થાય છે આત્મસન્મુખ થવા મળ્યો અધ્યાત્મ એટલે આત્મસન્મુખ વૃત્યો વૃત્ય ક્યાં હોય હા તે અહંકાર કારણ કે ઉડતા જાય તેમ તેમનું જે ચિંતા એટલે અધ્યાત્ની વાત સમજવી જોઈએ પંડિત થઈને કશું કામ ના પંડિત થઈને જવું જોઈએ નહીં અમે બે ધોળો મારીએ ગાળો જઈએ બે મારીએલમાં ગાડીએ ને તોય કજું અસર ના થાય ગાળું સાચી વાત છે નહીં તો પંડિત શબ્દ નો મારે શબ્દ ના યથાથું સારી ચિંતા થાય છે ને હે હા ચિંતા થાય તો દળ અને ઉપાધિ માં સમાધિ રહે નઈ તો બધું ખોટું છે ઝંઝાળ છે ખાલી ઉપાધિ હોય સમાધિ ન રહેતી હોય છે રેવી જ જોઈએ કાયદો થોડી વાતચીત કરો ને આધ્યાત્મિક નિવે આત્મા વિજ્ઞાન જાણવા માં આવે ત્યારે પાછું સવાર બન્યા નહીં એક જ દાડામાં આવી જવું છે એક દાડા ના આવતા હોય તો પછી નિવે કાલે ફર મરી ગયા શું થઈ ભણું નિવેડો જલ્દી આવો આ એક દિવસ માં આવે તે મારે બેઠવું નહી નહીં બંધ દાડે તારે ખબર પડે બીજે દાડે અનુભવે આ બેંક માં ચેક ભરીયે અને આપડે અત્યારે બેંક વાળા કહીએ કે ભાઈ સિક્યોરી રૂપિયા રોકડ આપી દે આપને એક દિવસ માં લાગ્યું કેટલા જન્મ નું હશે એક દિવસ નું આપને જે આ લાગ્યું એક દિવસ લાગ્યું એમાં પહોંચો પણ એવું નથી આતો કેટલા જન્મ હશે ત્યારે લાગ્યું મને ટાઈમ આવે ટાઈમ દિવસ નહીં જન્મ નો પોલીસ પકડે જેલમાં ભરે જવાબદારી મારી શું ઉપાધિ ઉપાધિ માં સમાધિ રહી છે ત્યારે આપણું આધ્યાત્મક જ્ઞાન છે હિન્દુસ્તાન દેશ છે તો આવું કેમ કોઈ ચાલે કેમ એવું ચાલે છે